રામને વાલી રામ ગરી મે પારે આજી પડો પ્રે પોપટ રાજા सीता जी દારૂ પાંજનું ની રતને દળા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 સાગર ના બનાવું એ માહા દુઃખ ધી તીર સા દા ભાગી ઠલો છે કારો નરસમાં ણીને રોક ભાગી તને ગુરુ દેવંગી ના શશે salgari jatvangi ખખળો ખખળો મોટા મોટા માયો દે એતુન ઘરી ઘેરીને મારશે મોટા મોટા જન મા એતુન ઘડી ઘિને bhag talaiyaa bhag talaiyaa bhag kalinga ઓ તારી નાડુ ના એ બાબુ મશાલો મજ લાવશે તારીનાડુ ના જો જ ભાગપા ભાગ પાને કોરોજ સતજ કોરોજ મેચ જહા ઠંડી અગ્નિ કહે મને હજી ઠંડી લગત હે પાણી પીએ ને ક્યાસ રે ચાર